કથામાં કેવી શક્તિ છે સુખદેવજી મહારાજ શ્રીકૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા પરીક્ષિત રાજાએ સામ્યું સાતમે દિવસે હું મરવાનો છું રાજાએ એવું માન્યું કે આજે હું મરી ગયો જગતનો સંબંધ છોડીને શાંતિથી બેઠા એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરતા પરમાત્માના દર્શન થયા પરીક્ષિત કૃષ્ણ ગંગા કિનારે સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી અને તે કથા યથામતી આપને સંભળાવી સૌ નક પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા મહારાજ કેવલ બ્રહ્મ છે એવું નથી બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થાય છે જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે સાધારણ જ્ઞાનમાં સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે પછી જગત દેખાતું જ નથી સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ એવી સ્થિર થઈ છે ગંગાજીમાં સુંદર દેવકન્યા અપસરા સ્નાન કરે છે સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે સુખદેવજીને ખબર પડી નહીં કોઈ સ્ત્રી સ્નાન કરે છે સુખદેવજી મહારાજ જાણતા નથી જગતમાં કોઈ પુરુષ પણ હોય છે શરીરથી અલગ બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થયા પછી કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી જગત બ્રહ્મરૂપે જેને દેખાય તે સુખદેવજી મહારાજ ભાગવત ભણવા માટે બેઠક ભણવાની વાસના પણ ભક્તિમાં વિઘ્ન કરનારી પુસ્તકની વાસના પણ વિઘ્ન કરનારી છે ગ્રંથા નૈવાભ્ય છે બહુ સુખદેવજી મહારાજને ભણવાની શી જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે તેને ભણવાથી શોલા છે કદાચ સુખદેવજી મહારાજ ભાગવત અધ્યયન કરે રાજાના ઘેર કથા કરવા ગયા રાજાના ઘેર તે જાય છે જેને બાંધીને ઘરમાં લઈ જવું છે જેની દૃષ્ટિમાં કોઈ સ્ત્રી નથી પુરુષ નથી વાસનાનો જેણે વિનાશ કર્યો છે જેની બ્રહ્મ સ્થિર છે સુખદેવજી મહારાજ રાજાના જે કથા કરવા ગયા અમને બહુ આશ્ચર્ય લાગે છે પરીક્ષિત રાજા અને કેવી રીતે થયો ભાગવતની રચના કેમ કરી અનેક પ્રશ્નો પડ્યા છે શું તરી હવે કથાનો આરંભ દ્વારા સમનુપ્રાપરે તૃતિ જા જા પરાશરાજ્યો વાસવ્યામ કલયા હરે પદ્રીનારાયણની યાત્રા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે પદ્રીનારાયણના માર્ગમાં અનેક પ્રયાગ આવે છે સૌથી પહેલો દેવ પ્રયાગ જ્યાં ભગવાન શ્રી રામ વિરાજમાન છે આગળ જ્યાં રુદ્ર પ્રયાગ આવે છે અનકનંદા ગંગા અને મંદાકિની ગંગાનો જ્યાં મધુર સંગમ છે ભગવાન શંકર વિરાજમાન છે નારાયણથી ત્રણ ચાર મીલ દૂર કેશવ નામનો તીર્થ છે જ્યાં વ્યાસ મહેર્ષિ સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે જ્યાં ગંગાજી અને સરસ્વતીનો મધુર સંગમ થયો છે દ્વાપર યુગની હવે સમાપ્તિ થવાની છે વ્યાસ મર્ષી ગંગા કિનારે વિરાજમાન છે એમને કલયુગના દર્શન થયા આજકાલ જે થઈ રહ્યું છે વ્યાસજીએ પાંચ વર્ષો પહેલા જે બધું જોયું જેવું વ્યાજજીને દેખાયું તેવું વ્યાજીએ કલિયુગનું વર્ણન કર્યું છે અને જેવું વર્ણન કર્યું છે તેવું જ બધું થઈ રહ્યું છે કલિયુગના વિલાસી લોકો કુલગોત્ર જાતિનો વિચાર કરશે નહીં સ્નેહલગ્ન કરશે વર્ણ શંકર જાતિ શંકર થશે કલિયુગના લોકો વેદાધ્યયન કરશે નહીં કલિયુગમાં જીવન અર્થ અને કામમાં જ થઈ જશે કેટલાક લોકો વેદનું અધ્યયન કરે પણ વેદનો અર્થ સમજવો બહુ કઠણ છે વેદની ભાષા બહુ કઠણ છે વેદાર્થ સમજાવવા માટે વ્યાસ પુરાણોની રચના વેદનો અધિકાર બધાને આપ્યો નથી બ્રાહ્મણો બધન અગેર વેદમંત્ર બોલવા લાગ્યા તેથી બ્રહ્મતેજનો વિનાશ થયો જે વેદ શાખા રહિત છે તે વેદનો અધિકારી નથી જેને વેદનો અધિકારી નથી એના માટે પુરાણોની રચના કરી છે પુરાણોમાં વેદનો જ અર્થ ભર્યો છે સરળ ભાષામાં અને દૃષ્ટાંતો દ્વારા એને રોચક બનાવ્યું છે મહાભારત પાંચમો વેદ છે ભારતમ પંચમો વેદ કેટલાક લોકો એવું સમજે છે મહાભારતમાં કૌરવ પાંડવોના યુદ્ધની કથા નથી વ્યાસનારાયણ કલહની કથા કરવા બેઠા નથી શાંતિથી મહાભારત વાંચતા એવું લાગે છે આ બધું મારા ઘરમાં પણ થાય જગતમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં મહાભારત થતું ન હોત બધાના મહાભારત બધાના ઘરમાં દુઃશાસન છે બધાના ઘરમાં દુર્યોધન છે તમને દેખાતા નથી કોઈ કોઈ વખત જાગે છે રાત્રે સાડા નું દસ વાગે સુઈ જાવ તો ભગવાન તમને ચાર વાગે જગાડે છે પાંચ કલાક છ કલાકની નિદ્રા થાય પરમાત્મા જીવને જગાડે છે હવે પાંચ કલાક છ કલાકને નિદ્રા ઘણી છે છ કલાક થી વધારે સમય નિદ્રામાં ન જાય ભગવાન ધર્મની મૂર્તિ છે ધર્મ આવીને કે છે ઉઠો તે સમયે અધર્મ દુર્યોધન આવીને કે છે આરામ કરો કેટલાક લોકો જાગે છે પણ પથારી છોડતા જાય છે પછી કાપડની વાતો કરે છે હું હતો મેં ચાર ના ટકોરા સાંભળ્યા પાંચના ટકોરા સાંભળ્યા ટકોરાંભળીને કંઈ કર્યું કઈ ને પથારીમાં આવડતો છો જાગ્યા પછી પણ જે પથારી છોડતો નથી પરમાત્માની ભક્તિ કરતો નથી એના જેવો કોઈ મૂર્ખ નથી પાંચ છ કલાકથી વધારે પથારી સાથે પ્રેમ નથી ધર્મ અને અધર્મ યુદ્ધ કરે છે શરીર કુરુક્ષેન્દ્ર છે એકદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્ય વિધિ ત્યાં સ્મર્શીએ મહાભારતમાં વેદનો અર્થ સમજાવ્યો આ બધું કર્યું પણ વ્યાજને શાંતિ મળી મહાપુરુષોનું જ્યારે અશાંત થાય છે ત્યારે અશાંતિનું કારણ અંદર શોધે છે મેં કોઈ પાપ કર્યું છે તેથી આજે મારું મન અશાંત દુઃખનું કારણ અંદર શોધે એને સંત કહે છે દુઃખનું કારણ જે બહાર શોધે છે એને દુર્ગન કહે છે આજે મારું મન અશાંત છે મારી કોઈ ભૂલ થઈ છે મેં કોઈ પાપ કર્યું છે પાપ મને યાદ આવતું નથી મેં કોઈ પાપ કર્યું નથી મન અશાંત છે મેં મારા માતા પિતાની સેવા કરી મારી કોઈ ભૂલ થઈ છે મારી ભૂલ મને દેખાતી નથી મારા ઘેર કોઈ સંત આવે તો સત્સંગમાં મને સ્વદોષનું માન થશે માનવમાં ઘણા દુર્ગુણ હોય છે માનવને પોતાના દુર્ગુણ સદગુણ દેવા માનવને બીજાની નાનકડી ભૂલ જલ્દી દેખાય છે માનવને પોતાની મોટી ભૂલ પણ જલ્દી દેખાતી સત્સંગ કરે તો સ્વદુષનું ભાન થાય મારા ઘેર કોઈ સંત થાય મારી કંઈક ભૂલ થઈ છે વ્યાસ મર્ષિને સત્સંગ કરવાની ઈચ્છા થઈ પરમાત્માની પ્રેરણાથી દેવર્ષિ નારદજી આવે